અનુભવ આ બધા મહાત્મા અનુભવ છે પણ લગારી છે કારણ કે એક જ થોડો વિષય માણસ ની ભ્રાંતિ ના આવે એટલે ભ્રાંતિ એટલે ડિસીઝન ના આવે કે આ ખેતી અમે માથા ગુરને સુપાધિ હંમે કરી દીધા વાળા કહેવાય આનંદ રચા કર નહીં આખો તારો થોડી પેલું થોડાક એ ક્યારે બને કે સેજ જો સમજમાં કઈ પણ અંદર એ થયું કઈ પણ અંદર ઉભું થયું અને એમાં ભૂલ થાય તો જ તેનું પરિણામ બદલાય મેં તો ના કશું થાય હવે પ્રસંગ બને ત્યાં સુધી સર્વિસ ના બને આમ કેમ તેમ કઈ પણ અંદર ચાલુ થયું અને જો એમાં કઈ તંદ્રકાર થયા કે કઈ આમ દોષ એવું કઈ થયું તો જ બદલાય ત્યાં જાગૃતિ નહી કશું ના થાય પછી રૂમ માંથી બહાર નીકળીએ ને પછી ત્યાં રૂમ માંથી બહાર નીકળવાનું થાય પછી એવા પ્રસંગો આવે છે અંદર નો અવલમ્બન હોય પણ બહાર થાય ને તો એવું ના ઘુસે બહાર પણ જે સમિણામ હોય ને ત્યાં બહાર પણ સમિણામ હોય એમાં પણ જો કઈ જ્ઞાન નો પ્રયોગ ચુકાયો જ્ઞાન નો વપરાશ ચુકાયો વ્યવહાર માં જયારે કોઈ થાય આપણે से से के तो उभ चले नही अनुभ લોક ને પ્રતિક્રમણ ની માત્રા સાવ ઘટી ગઈ છે પ્રતિકમણ આમ કઈ પણ ઉભું થાય ને તરત આખું આમ એનું સમાધાન એટલે પ્રતિક્રમણ છે એ જ દોષ નું પેલા પ્રતિક્રમણ કરવા પડતા હતા હવે એ દોષ નું ખાલી ભાવ કરો તો ના થયું કરો ને જે પેલા કરતો જેમ માથા પર બેડું મૂક્યું હોય મેળા બેડા પર બેડું મૂક્યું હોય અને બેરા ઉપર માં કેરા માં ટીપાય તો કી તાલી દે આમ બીજી પર તાલી દેજો આપણે તાલી લે પણ તો બેરું છે આ એકદમ વાયરો જાગ્રત જેવું મારજીન જાગ્રત યાદ કરે છે ને જાગ્રત કમ કી ના એ ત્યાં ત્યાં કી તો સાબ એક પર એક આટમ કે કોઈ ભાઈ માસ્તે ના પડે હવે રમત કરતી બેડું દશા નહી જાગ્રત દશામાં હોય બધું એ ઉમ ઉડે પાંચ વાર પીાયતો થાય બધા બીજા પી ના બીડી જ ના બીડી નઈ પ્રકૃતિ એવું બનાય ને બી હોય બીજ પછી બીજ હોય બરાબર અને બીજ હોય તો એને સંગ મળી જાય લોભ રાખવા જેવું નહી ઉતાવર જે ઉતાવળા કારખાના વા છે શું ધંધો હતો કે ત્યાં આગળ જઈને ક્લબ કેવાય ક્લબ કે ક્લબ માં વાંચાય જોયું હતું તોય થઈ ગયું જેટલું કપાળ દેવું પુસ્તકો લખ્યું બધું એક એક શબ્દ થઈ જાય ફરી પુસ્તક વાંચવાની જરૂર નહિ વાંચવું એટલે શું જ બધું જે લખ્યું કે આ પ્રમાણ થઈ જાય બાબા આખું ઘર સમાધી ગયું નિરંતર સુધી હાથ ત્યાં જોઈએ થાય દીધો અમારે માથે કપાડ એમની આજ્ઞા એમની આજ્ઞા પૂરું બધું બહાર કપાડે અમારે મુકા નઈ કારણ કે લોકો મૂર્તિ પર ભરે શું કરે એને જે કહ્યું છે ને પ્રત્યક્ષ હા એ બહુ વાંચન બઉ વધુ કર્યું છે પ્રભાવ દેવ ખાસ કે એક પ્રત્યક્ષુ હોય ને તેને રાજી કરવા અર્પણ કરી દર્ત્યો પછી જો મોક્ષ ના મળે તો મારી પાસેથી લઈ લેજે પછી જો મોક્ષ ના મળે મારી પાસે લેજે બુ ના હોય એમનું નિશિંત <laughs> <laughs> <laughs> બધું કહી જશે બધું ક્યાંજ્ઞા પૂરું સારવાર હવે આ બધું સારા છે જવાબદારી તમારું હોય ને દાદા એ આજ્ઞા કરી છે હું એટલું કરું છું જવાબદારી તમારી માટે નહી કોઈ સાધુ આતાર્ય ની એવી સ્થિતિ કોઈ સાધુ આચાર્ય પછી બીજું શું જોઈએ બીજું કઈ નઈ પ્રભાવદે કહ્યું છે એ પ્રમાણે ઈઠા નિર્દોષ ઉપાય પોતાના દોસ્ત થાય ને શું કરવાનું લખેલું છે બાબત અસર કરી ગયા હતા તારે એના મધારે ભૂપ લાગે છે આવું જ પડશે હવે આપડે બેસીએ કાલે જરા બધા ઘણા 26 छवि अगिये नरसिं ने त्या वालाजे એમનો પ્રશ્ન છે બેના પ્રકૃતિના અને પુરુષના નથી દવા એવા આ અરૂપી છે સૂક્ષ્મ છે મન કેવા સૂક્ષ્મ કેવાય મન સુમ કેવાય ને દાદા પરમાણુ આમાં કોઈ કોમન બે માં કોમન નથી ને દાદા એક બી ગુણ એવો એમાં એવું છે ને પરમાણુ કેટલું સૂક્ષ્મતમ છે છતાં રૂપી છે જોઈ શકાય કે સવાર ના ચરણ બીજી કરતો હતો ને આટલું રૂપી છે પ્રકૃતિ માત્ર જ રૂપી છે એટલે આપડે કહે છે ને દાદા હું સૂક્ષ્મ છું એવી રીતે સૂક્ષ્મ સંયોગો પણ સૂક્ષ્મ આ જુદું છે ને આપડે સૂક્ષ્મ કહેવા માંગે પ્રકૃતિ આ ફૂલ છે તો આ સૂક્ષ્મ છે એમ કહેવા એ તો સૂક્ષ્મતમ છે તમ એટલે એને એના એ દેખી ના શકાય દૂધ છે એને મૂળ પરમાણુ દેખી ના શકાય પણ આ સ્વભાવરૂપી સ્વભાવરૂપ પ્રકૃતિ સત્યાવીસ અગિયાર ઓગણસી ખેતીભાઈ નરસિંહ ત્યાં પડાલા છોકરાઓ જે બીજે દાડા પાછું નવું હવે જોઈએ કે આટલું તો પૂરું થયું પછી બીજો ફોરક હજુ પ્રગતિ માંડવા માટે બીજું આગળ સ્ટેપ જ એની પાસે ની થાય કેમ કે નવું નવું કઈ આમ વધારે જ્ઞાન આપવાનું જ્ઞાન એવું છે આખી દુનિયામાં દરેક જીવ માં છે એટલું જ એક જીવન જીવન ક્ષત્રિમ જીવન ને ઘરે નિધતા એવી વાત લીધી રહેલી અહંકાર અહંકારો અવલંબન નિરાલંભ ના થાય અવલંબન પકડી પકડી હશે દરેક ની વસ્તુ જરૂરિયાત એ ના થાય ખાવા પીવાની જમ જરૂરિયાત છે એ વ્યવહાર છે એનું દાદા ધીમું જાય છે પણ બહુ સ્ટેડી છે આખું ધીમે ધીમે ફેરફાર થાય છે સ્ટેડી છે આખો ફેરફાર ના થાય એવું જગત રક્ષક થી સગત નો ચેન્જ થાય મિનેશ નો ચેન્જ બહુ લાગે છે આખું ઊંધું જ હતું હતું એનું તો આખું ઊંધું જ હતું હતું હા એનું જે ઊંધી શક્તિ હતી ને ક્ષતિ પડે એ શક્તિ જબરદસ્ત છે ઊંધો વપરાય તો એટલું બધું ઊંધું તોડી નાખે છત્ર વપરાય તો કામ કાઢી નાખે બહુ પાવરફુલ મોસ્ટ પાવરફુલ મહારાષ્ટ્ર બુદ્ધિ વપરાતી છે ને અરે એ દશા આજ પણ થયા ઘર ના કંટ્રોલ માં રહેવું મુશ્કેલ વસ્તુ છે પણ એ પાવરફુલ માણસ ને રહી શકાય રાજી રાખે એનાથી આમ સહન નથી થતું પણ કઈ બોલતો નથી એનાથી સહન નથી થતું પણ બોલતો નથી પણ ના થતું એ નથી નીકળતો હોય ના પાલપુર માણસ ધર્મ થતો એ ના થતો એ જ ડિફરન્ટ પણ એ લોકો ભાત માં પડી જાય શક્તિમાં ઊંધી બઉટી મૂકો છોક ફાઈલ કરી ને રાખી અને દસ પંદર કાગળ થયા છે દેવેન્દ્ર પાસે છે દેવેન્દ્ર પાસે એટલે અહીં ના બધા લેટરો લખાય એની ડુપ્લીકેટ અને 22 11 79 મહાત્મા સરસ્વતીને ત્યાં ઉભડાળા સાજો અરે મારા આત્માની મને અનુભૂતિ નથી થતી જે અંદર રહેલા આત્માની અનુભૂતિ થતી રહે આનું ક્યાં મસી દે અનુભૂતિ થાય ઇંસાનું અનુભૂતિ દે આતેના ઇંસા બનાય દા અનુભૂતિ થાય ઇંસા કેવી રીતે માટે ઇંસા કેવી રીતે માટે ભાઈ સતન ઘરે આ સતોળા આય તો ચિંતા બંધ થવી જ જોઈએ ના થાય તો સતંગ માં છોડી દેવો જોઈએ જેટલી વાત ત્યાં બેસે એટલી વાતો થઈ જાય છે શાંતિ થાય એ શાંતિ શાંતિ શાંતિ કાયમ રહેવી જોઈએ ચિંતા થાય એ તો કારણ શું પેલા હું જયારે ભણતો હતો ત્યારે હું બહુ ઇન્ટેલિજન્ટ હતો એટલે પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરવાનું એની મને બઉ ટેવ હતી એમ કે છે કે મારું ચિંતાવાળું બહુ મગજ છે નાના હતા ભણતા હતા ત્યારે બહુ બધા ઇન્ટેલિજન્ટ કહેતા હતા એમને એટલે એમનું માઇન્ડ જો તો ગમે તે પ્રોબ્લેમ હોય એને સોલ્વ કરવામાં જ વધારે રચી ઉપસી રહેતી તો ક્લાસમાં હું ફર્સ્ટ આવતો હતો પણ આના એજ માઇન્ડ મારા માટે પ્રોબ્લેમ થઈ ગયું છે હવે એજ માઇન્ડ પ્રોબ્લેમ થઈ ગયું છે તો પેલું એ માઇન્ડ છે તેમ હેરાન કરે છે એ કુસંગ કહેવાય ને દાદા એવી કઈ કૃપા કરો ઘરે બાદ કરતા તો દાદામાં રાગ લાગી જાય દાદા માટે કરતા સારા સારું જ છે ઘરે ઘર ઘર સંસાર ચલા છે બીજા સત્સંગ માં જીજા માં જાય બધા બઉ સત્સંગ હોય બીજા કોઈ સત્સંગ ગેલા નહીં બીજા કોઈ સત્સંગમાં ગેલા નહીં એક જ સત્સંગ માં જાય તમારી અંદર જ છે તમને શાંતિ અંદર થી મળશે બહાર ભટકવાનું બંધ કરી દો એમ છે ચિંતા તો ચલાવવાનો અહંકાર હોય તે જ કરે ને જેના હું ચલાવું અહંકાર હોય ભગવાન ઉપર વિશ્વાસ તો છે પણ એ વાત વિશ્વાસ કરે જ નહીં ને ભગવાન વિશ્વાસ છોડીને સુઈ જાય ને રાતે ઉડીને તો ચિંતા કોણ કરે વિશ્વાસ રાખો ભગવાન થોડું ઘણું ચલાવતું છે તમારું આમ તો ભગવાન બહુ કૃપા છે પૈસા કઈ તકલીફ નથી બધું સાંસારિક સુખ બધું છે ભૌતિક સુખો બધા છે ભગવાન બહુ મહેરબાની છે તો પછી ભગવાન ની પર ફોડી દો અને ચિંતા ખાવાનું નાખો છો છોકર પિત પડ્યું ક્યારે થાય છે કે શરીરમાં શું થઈ ગયું થઈ ગયું આવું હે નકા વિચારો બહુ આવે છે ના પણ અંદર ચિંતા કરો છો આનું લોહી થાય કે નહીં થાય એનું સંદાજ થશે કે નહીં થાય બધું તો કોણ કરે છે આ બાર પછી ચિંતા કરો ભગવાન ખોટું લાગે એવું ચિંતા અહંકાર કરો ખોટું અહંકાર એટલે ચિંતા ચિંતા કરનાર એ માણસ અહંકાર કહેવાય ભગવાન તો છોડી દો એક અઠવાડિયું છોડી દો ભગવાન ચિંતા કરવાની બંધ કરી દાદા ભગવાન નમસ્કાર કરું શું બોલ્યા કરજો આજથી સાઈન ધાડા સુધી ખૂબ જોશ થી બોલજ બધું બંધ થઈ જશે સુધી પ્લસ ટાઈમ મળે નહીં મળતો ખૂબ જોશ થી બોલ બોલ બોલું કર્યા કરજો જોશ થી સાંભળે એવું નહીં પણ તમને પોતાને સાંભળ્યું પ્લસ પછી બંધ થઈ જશે ત્યારે છ પાંચ છા છોડી દે ચિત્તા ભગવાન પર છોડી દે દાદા ભગવાન નમસ્કાર કરો બોલ્યા કરો મટી જશે કહ્યું એટલું જ કરશો ને મટી જશે તમને અવશ્ય મટી જશે કારણ દાડત જો બરોબર બોલાશે ને તો બિલકુલ ખલાસ થવા આવશે ધીમે ધીમે થઈ જશે છાડ ચિંતા કરી ના બધા પદ બોલે ને તેમ બોલવા લાગો ચોથ હોય ને આ બધા પદો બોલે તેમાં તમે બોલવા લાગો ચાલ બોલા દખા ને કેટલા ઉભા તજમપો રહેગા હા અજમપો રહે અજમજી એ ઉલઝાદી કમલી નઈ આ સમજી અજમપો રહે તો નઈ અજમપો અંદર રહેાયા કામ છે ને નોટ હેપી આ હી અનિજીને અનિજીને તૃપ્તી ના થાય કોઈ જ સંતોષ થાય કોઈ તૃપ્તિ ના થાય સંતોષ થાય કે બંગલો બંધાવો છે તૃપ્તિ ના થાય એનો પાર આવે નઈ કાયમ દુઃખ ને દુઃખ ને દુઃખ ઇચ્છારૂપી ઈચ્છારૂપી એકની ફરિયાદ કરે ને ગમે છે તમને મનની શાંતિ નથી મનની શાંતિ નથી આખો દાડો જોયે આખો દાડો જોઈએ રાત્રે રાત્રે ના ચાલે રાત ને પણ જોયે રાત નથી આવતી રાત્રે નિરંતર જ જોઈએ રાત્રે પણ જોઈએ કે કલાક બે કલાક ચાલતી રહેશે તમે તમને કલાક બે કલાક ચાલતી રહેશે શાંતિ છે દાદા શુદ્ધ એક સેકન્ડ ની તમારો દાદા ના ભગવાન ના દાદા નું ભગવાન ના સોરી દાદા ભગવાન નમસ્કાર નથી કરો દાદા મને એમ લાગે કઈ સ્વાલ ની દાદા ની તપસ્યાર કરી એમ લાગે અંદર એવી શાંતિ હોય ને તારા આપણું કામ થાય ને જગત માં એવી શાંતિ ખોડવા માટે પ્રયત્ન નથી વૈજ્ઞાનિક શાંતિ છે સાયન્ટિફિક રસ્તો છે આમ એવો રસ્તો ત્યાં ના ફરી કાઢે ને બધા બાવાઓ સાધુઓ આચાર્ય બધા ફરી ને સાયન્ટિફિકલ છે શું બહે <coughs> <coughs> <coughs> <coughs> <coughs> ભગવાન ની કૃપા નથી હમણાં સુધી કૃપા નથી હજુ સુધી એમ ના કરે છે ઘર માંથી પહેલાથી જ છે ઘરમાં પહેલા થી બધા લે છે ભગવાન તો કરાય છે ને મંત બસ મંત્રીજ થયું કે ગણેશજીની પૂજા કરવી ગરબી દિવસ ગમે ત્યારે એવું ના ટાઈમ નક્કી નહી કરો સારું કે એટલે કે મન ની શાંતિ તો જોઈએ ને કે આખો વખત તમારે ત્યાં જ હશે બધા ને એવું જ છે ઘરે બધા નવું નથી અમારું બરાબર છૂટ આપી દેવ તમે તમામ ડર ને